એ આવો આવો મારાજે તો પોરબંદર માં બેઠા બેઠા વિષ્ણુભાઈ વાર્તા સાંભળે છે આવો આવો વિષ્ણુભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું હો સાંભળજો રવિન્દ્રનાથ ટાગોર ની વાર્તા છે રથયાત્રા એની એક વાર્તા છે આ રથયાત્રાનો એક વખત દિવસ હતો ભાઈ અને મૂર્તિ ને રથમાં બેસાડી ને લોકો ખેંચતા હતા બધા ચારે કોર ભારે ધામધૂમ ગુલાલ ઉડે ઢોલ નગારા વાગે અને ભારે ધમાલ મચી ગઈ હતી ભગવાન થયા હતા અને રથ સામે રસ્તામાં લાંબા થઈ પગે લાગતા હતા જય ભગવાન જય ભગવાન એમ બોલે આ જોઈ રસ્તો મનમાં ફૂલાતો હતો રસ્તો હોય ને એ તો મનમાં ફૂલાય કે લોકો મને લાડવા વાળતો હતો મનમાં અરખાતો હતો કે લોકો તો મને પગે લાગે છે હું દેવ છું હું ભગવાન છું વળી રથ બિરાજેલી મૂર્તિ વિચાર કરતી હતી કે લોકો મને પગે લાગે છે હું દેવ છું હું ભગવાન મૂર્તિ વિચારે રથ વિચારે હું દેવ મૂર્તિ કે હું દેવ પણ ભાઈ આપેલા ભગવાન છે ને જે બધે છે એ ખરી વાત જાણનારા હતા હો અને એ તો આ સાંભળીને હસતા હતા અને મનમાં મલકતા વાહ બાકી કે ભગવાન તો બધામાં વસેલો છે પથ્થરમાં ને મૂર્તિ ને માણસો બધે હું છું પણ કોઈને ખબર નથી ભાઈ તો ભાઈ આવી આ ની વાત હતી તમને બધા તમારા ભાઈ બનપણીઓને કેજો પાછા આવજો હવે સુઈ જાઓ ભગવાન તમારા સપના આવશે અને વાલી વાલી કરશે હો ભાઈ આવજો